अध्याय सात परमेश्वर न ज्ञान पूर्ण पुरुषोत्तम परमेश्वर बोलया हे पृथापुत्र हम साना पूर्ण रही मन ने मारा मा अनुरक्त कर योगाभ्यास करते रही मैंने संपूर्णपे संदेहरित थी जा हम हूँ तीन पूर्ण रूपी इंद्रिय गम्य तथा दिव्य એમ બંને જ્ઞાન વિશે કહીશ આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ તથા અહંકાર એ આઠ મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે વળી હે મહાબાહુ અર્જુન આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડિયાતી પરાશક્તિ પણ છે કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશરૂપ મને જ જાણ હે ધનંજય મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી જેવી રીતે મોતી દોરામાં ગુંથાયેલા રહે છે તેવી રીતે સર્વ કંઈ મારા આધારે રહેલું છે હે કુંતીપુત્ર અર્જુન હું પાણીમાં સ્વાદ છું સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું વૈદિક મંત્રોમાં ઓમકાર છું હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું હું જીવમાત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું હે પૃથાપુત્ર જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિબીજ છું બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને સર્વશક્તિશાળી પુરુષોનું તે જ છું હું બળવાનોનું કામ તથા વાસના રહીત બળ છું હે ભરત શ્રેષ્ઠ અર્જુન ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું તું જાણી લે કે સર્વભાવ પછી તે સત્વગુણી હોય રજોગુણી હોય કે તમોગુણી હોય તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે એક રીતે હું સર્વકંઈ છું પરંતુ સ્વતંત્ર છું હું ભૌતિક પ્રકૃતિના ગુણોને અધીન નથી બલકે તેઓ મારે અધીન છે ત્રણ ગુણો અર્થાત્ સત્વ રજ તથા તંગ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતો નથી ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોની બનેલી મારી આ દૈવી માયા શરણાગત થઈ જાય છે જે મનુષ્યો તદ્દન મૂર્ખ છે જેવો મનુષ્યમાં અધમ છે જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે અને જેવો અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે એવા દુષ્ટો મારું શરણ ગ્રહણ કરતા નથી હે ભરત શ્રેષ્ઠ ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે દુઃખી અર્થાર્થી જિજ્ઞાસુ અને જે પરમસત્યના જ્ઞાનની શોધમાં છે તે આમાંનું જે પૂર્ણ જ્ઞાને છે અને શુદ્ધ ભક્તિમાં તલીન છે તે સર્વશ્રેષ્ઠ છે કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે આ બધા ભક્તો નિસંદે ઉદાર મન વાળા મનુષ્ય છે પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી તે સર્વોચ્ચ તથા સર્વથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે જેમની બુદ્ધિ ભૌતિક ઇચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાના વિશિષ્ટ વિધિ અનુસરે છે હું જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે વિદ્યમાન છું કોઈ મનુષ્ય જારે કોઈ દેવની પૂજા કરવા ઈચ્છે છે ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું કે જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરી શકે આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે અલ્પબુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ સીમિત તથા અસ્થાયી હોય છે દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે પરંતુ મારા ભક્તો તો મારા પરમધામને જ પામે છે મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરા અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી તથા સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી હું મૂર્ખ તથા અલ્પબુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત્ત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું હે અર્જુન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જાણું છું હું સર્વજીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે ભારત હે શત્રુ વિજેતા સર્વજીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વંદોથી મોહગ્રસ્ત થઈને આસક્તિ કે મોહને પામે છે જે મનુષ્યોએ પૂર્વજન્મમાં તથા આ જન્મમાં પુણ્યકર્મો કર્યા છે અને જેમના પાપકર્મો સમૂળગા નષ્ટ થયા છે તેઓ મોહના દ્વંદોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ વસ્તુત બ્રહ્મ છે કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે